પેલી જી જલેબી ખાઈ ગયા અને પછી ચા પીવો તો કઈ તમે ચા ને અન્યાય થાય ખરો શું થાય અન્યાય થાય બુઆ કે નાખે પણ જલેબી ખાઈ જાય એટલે બધું ઊંધું દેખાય છે જલેબી ખાઈ જાય ને એટલે ખોડ રંગ મારે જાય ચામાં શું એટલે બુઆ કરે ખોળ ઓછી નાખી ખી નથી નાખી આમ છે આ એવી રીતે મજા જો ના આવતી જાય ને એટલે સાચા સુખ નું સાચા સુખ નું દર્શન શું દર્શન ચિંતા ના થાય ના થાય સંસારમાં રહેવા સત્તા અડે નહિ એવું જનક વિદેહિ જેવી દશા થાય જનક વિદેહિ નહીં એક જનક વિદેહિ થયા કેટલું નામ પ્રખ્યાત થઈ એવી દશા થાય નાગો બાવા બધા પડેલા હું ચાર ચાર વાસડા ગાલેલા એની બધા ખીખુ ટાક્યું અને નીચે ધૂળ ચીપ્યો એની મિલકત માં શું નાખેલા અને મિલકત મિથિલા નગરી ભરવા મળી એટલે બાવાએ જોયું આપણું પણ આપણે તાટીઓ કાઢી દીધા પેલા વાંસડા કાઢી દીધા અને પેલા લાકડા ભરતા હતા ને તેને બોલી નાખ્યા અને જોડે બધું લઈ અને રાજાના રાજાજી ચેત કે છે શું કે છે રાજા નીકળ્યા કે ભાઈ મારું તો કશું નથી બળતું પણ આ તમારું શું જવાનું હતું તમે આ લાકડા નીકળ્યા કે લાકડા જોડે લઈ નીકળ્યા એટલે આવું છે ભટકવાનું કે જ્ઞાન સિવાય ત્રણ જાય તો પરમાત્મા નો થાય કે મળેપ અને અજ્ઞાન થયું જૈન શાસ્ત્રો એ શું કહ્યું કે રાગ દેશ ને અજ્ઞાન જાય તો બે સાઈ તાઈન શબ્દ રાગદ્વે જૈનો અજ્ઞાન છે ત્યાં સુધી રાગદ્વેષ થયા કરે છે રાગદ્વે આપડા લોકો કાઢ કાર્ડ કર્યા કાઢના પ્રયત્ન કર્યા કરે છે અજ્ઞાન કાર્ય ડકોના આધારે મૂળ રૂટ પદ શું છે આવે અજ્ઞાન કાઢવા ફોર્સ જોયે છે કઈક બાર કલાક સાક્ષાત્કાર શું કહ્યું અમારે કયા પ્રમાણે અક્ષરે બાર કલાક એક્ઝેક્ટ રહે ને કાં કે આવું બન્યું નથી આ બને છે બેન કોર્મ કાઢી લેવું છે તમારી તમારી નહીં દેવલોક આપીશ ભૌતિક સુખો ભૌતિક સુખોતા મળે મધો નહીં સ્ટેશન આપણે ફરી કાઢજો ને તમે નક્કી કરજો તમારે બીજા સ્ટેશન ઉતરવું ઉતરાય એમ દેવ લોકોને દેવ લોકો આરામ હોય છે પણ ભૌતિક સુખો હોય છે વિનાશી હોય છે પછી જતા રે પચાસ ભીખાર કેનાકી ભાઈ સુખાય નહીં તે ભોગવાઈ જાય એટલે દેખાડી ને દેખાડી બેંક માં હોય તો બેંક નું એકાઉન્ટ બધું ભોગવી ગયું આપણે વાપી ખાતા એટલે પછી પુણ્ય પુણ્ય થી ભેગું થાય અને પાપ થી થાય શું પુણ્ય કોણ નામ કેવાય પુણ્ય પારખવું હોય આપડે કે આપડે પુનઃ છે કે નહીં આપણે પુણ્ય છે કે નહીં આપડી પાસે તો પારખવું હોય તો આપડા ધારા પ્રમાણે થાય તે વખતે બધું પુણ્ય અને ધારાથી અવરું થાય એ બધું પાપ પોતાની ધારણા ચાલે આ તો પૂન ના પૂન ના આધારે તમારી ધારણા હાચી પડે છે આપડે શુદ્ધાત્મા છીએ તો દુઃખી કોણ થાય છે તો દુખી કોણ થાય છે ઇગોઇઝમ એ પોતે જન્મ પામ જ છે અને પાછો કે છે સાહેબ ડાક્ટરને ડાક્ટર સાહેબ મને બચાવજો બચાવજો એટલે હું પર્માનન્ટ નથી તું તો ટેમ્પરરી શું શું કે છે ટેમ્પરરી છે તમે દાદા ભગવાન જોયેલા ખરા કહ્યું તે દાદા ભગવાન નથી હું તમને સમજણ પાડવું ખોટામાં છે મંદિર દેખાય ધેરાસર દેખાય છે આ ટે પ્રગટ છે ને એના જેવી અંદર ટે પ્રગટ છે આ વાણી એ બોલે છે હું માતા દ્રષ્ટા છું તમે શ્રોતા છો અને વક્તા કોણ છે આ વાણી અને આત્મા શબ્દ રૂપે નથી નિશબ્દ છે કેવો છે નિશબ્દ એટલે આ ચાર વેદ છે ને ચાર વેદ બધા ભણી રે કારણ વેદ ચાર વેદ ભણી રહે એટલે વેદ ઇટ સેલ્ફ કે આત્મા નો તારે કેમ આત્મા નથી કાર છે એ વક્તવ્ય નથી અવર્ણવીય છે અવક્તવ્ય છે એટલે શબ્દ માં ઉતરે છે નહી માટે ગો ટુ જ્ઞાની તે જીવતા જીવતા હોય ખોટો બોટો ચાલે જીવતા નો ફોટો ચાલે કામ કરે પેલો ખોટું કામ કરે તમે અત્યારે એમ પાસે આ દેશ છે ને ત્યાં સુધી એ ખોટું કામ કરશે પછી કામ કરે પણ બે ચારે નું કેવું આવું ના કરોકિક કામ ના કરે અંદર જે પ્રગટ થયેલા છે ને એ શુદ્ધ શુદ્ધ આત્મા છે એ શુદ્ધ ચૈતન્ય છે એ જ પરમાત્મા છે આ ખાત ચૌદ લોકોનો અનાથ બેઠેલો છે માગો તે મળે એવું છે જ્ઞાની પુરુષ તો દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ એ સુલભ વસ્તુ હોય નઈ એ જ્ઞાની પુરુષ હોય ત્યારે સંજોગ બાદ જોવું મુશ્કેલ આપડે પ્રકાશમાન થાય તો કાચું છે આપડે કોઈ કઈક પરમાત્મા બનાવી છે આપડે માની કે લેવાનું કારણ શું આપડે પૂછીએ કોઈ શા માટે બનાવી છે પૂછીએ નઈ વધે એ તું જાણું છો ને આ બધું આ ખૂબ બખાયા કરે છે ચિંતા ઘણી ઘણી મોટા આવ આવ બનાવવાનો મુરકસ કે અને ને જરૂર શું કામ પડી એની જરૂર શું કરવા પડી એની જરૂર શું કામ પડી આમાં એ શું હતું એના બધા બધા કુવા હતા ને પૈણી ગયા હતા પછી શા માટે એને જરૂર પડી તો કર્યું કે તેમ જરૂર છે બધી વર્લ્ડ ઇઝ ધ પદલ ઇટself સી ભાઈ ગોડ હેઝ નોટ ક્રિએટેડ એટオール તે બી જાય રાતે જાય તો પીનાખી થઈ જાય રાત આરોપનામું અને હું છું એનું રિયલાઈઝ થઈ ગયું પછી આરોપનામું ઘડાય છે આરોપ ખુદ માં કોણ છો તે તપાસ કરી જ દે ને એ તપાસ ના કરી દાખલ થઈ ને બધી દીધા હજુ અજ્ઞાન માન્યતાઓ છે બધી આપડે એક રાખી એવું ના બની શકે આપડે એક રાખી એવું ના બની શકે આપડે એક રાખીએ એવું ના બની શકે આપડે બિલીફ રાખીએ જરૂરી છે તેને બદલે આ જગ્યા થી સુરત ગયો તો તેને પાછું આવવું પડે ને આવવું પડે પાછું આવવા માટે રાખવાની છે પાછું આવવું પડે ને બોલ હું યજ્ઞેશર કર્યો ને અને આરોપી હહંકાર નું એ ના દેખાય તો જાણવું તો બરોબર છે નાટકીટ હવે જે છે નાટકીટ હવે બોલવું પડે ને તું તો પણ એક બોલું કોઈ જાત નો ડર રાખ્યો હુંડર પણ શુદ્ધાર્થમાં બોલવા માંગુ છું પણ એ નથી થતું ખરેખર કેટલા પણ કર્યું છે એટલા જ કાળ જશે આવતું નથી એવું પૂછે છે કે એટલા જ કાળ જશે પાછા ના એટલા બધા કાળ નહિ દાદા પાછા હું બે હજાર પાંચ તારો સંસાર બગડે ને સુધરે ઉડતો કારણ કે આ જ્ઞાન મળવાથી સંયમ ઈ થયો તું કયું એ પૂછે છે પછી સંસાર રે ખરો એમ સંસાર સંયમ છે સંયમ છે હા ત્યા ત્યાગમાં ત્યાગ સંયમી ક્યારે ગણાય ત્યાગી મારા કે ખોધ માન માયા લોયમ કરે તો જ સંયમી કહેવાય તો ત્યાગી એટલે બધા ત્યાગી છે સંયમી ના ગણાયમ ત્યાગ અવસ્થા જુદી છે સંયમી અવસ્થા જુદી છે ત્યાગ તો બધા લોકો કરે છે મુસ્લિમો કરે છે ખ્રિશ્ચનમાં કરે છે હિન્દુઓમાં કરે છે જૈનોમાં કરે છે બધા ત્યાગ કરે સંયમ ના ગણાય બી સેજે નુકસાન ના કરે પોતાને મય હેરાન થાય બીજા કોઈને સેજે નુકસાન ના કરે અને બીજો બિલકુલ અમારી પેટ ખલાસ બિલકુલ પોતાને નુકસાન કરે એ અવસ્થા જરૂરી છે સંયમ થાય વસ્તુ જુદી દાદા અબૂત થઈ જવાની અવસ્થામાં જે પીડા આપણે કરવું હોય તેના દીધી દેશો બેસવું પડે દીધી અર્થ શું કે શક્તિ ડિરેક્ટ હું અભૂત થઈ ગયો છું મારી જોડે બેહો તો થઇ જાય ને હું અભૂત થઈ ગયો છું મારી જોડે બેહો મારી જોડે ચસમર થઇ જાય ને આ તો એવું છે ને ભણવા માં કેટલા વર્ષ અહીંયા રોજ તો બેસાઇ કેટલા વાર બગાડ ભણવા માં સારા પંદર પંદર હજાર એટલા વાર જો અમા બને બગાડે પૂર્ણ થઇ જાય કોઈ કાળે બન્યું નથી એવું બને એવું છે ત્યારે આપણે જાત જાતના બહુ હોય ગયેલા હોય છે સમુદ્ર ઉલે છે એના માટે તું ચમચી બેઠો કેટલા કલાક જોઈએ પણ દા યાદ આવા જ ખરાબ દાદા આ જ્ઞાન ક્રિયાકારી છે માટે ચમત્કારી કરે છે શું કરે છે આ કોઈ જ્ઞાન ક્રિયાકારી ના હોય વિજ્ઞાન જ ક્રિયાકારી હોય જ્ઞાન બધા ક્રિયાકારી ના પોતાને કરવું પડે જ્ઞાન પ્રમાણે જ્ઞાન કોને કહેવાય કે વિવેક વિવેક વિવેક કરવું ફરી કાલે જ્ઞાન બરોબર લઈ લે પછી અમારા આજ્ઞામાં રહેતો હોય તો એમના કાલે જ્ઞાન છે આઈશ એ મારે બોલાવું પડશે તો તારે ગરજ છે મારા બાર ને દાદા બઉ કહ્યું દાદા જ્ઞાન અપાઈ ગયું પણ એ ના ગભરાયા જ્ઞાન થી ગભરાય તમે જ્ઞાન કહો ને શબ્દ કઈ જતું ઓપરેશન હશે શું હશે આ ગાડી બેઠપણ મારે શું ઓપરેશન કરાવ એવું થઈ જાય અમે સમજી અટકણ પડી અટકણ આવે ચાલે સંભા પટેલ મારે શું તે પાડોશી તરીકે આ તો એટલા જ પૂરતું પાડોશી છે માટે પાડોશી ધમ્બ જ આવવો જોઈએ તે ભાદ્રીના પટેલ છે અને કટાડો નાગો ધંધો કરે છે એ સૂક્ષ્મ નું સ્થુલ થયેલું છે વાણી રૂપે જે છે હા એ સુક્ષ્મ નું થયેલું છે શું છે સૂક્ષ્મ નું સ્થુર થયું છે થયું તે સૂક્ષ્મ ક્યાંથી ઉભું થયું શરૂઆતમાં સૂક્ષ્મ ક્યાંથી ઉભું થયું શરૂઆતમાં સૂક્ષ્મ ક્યાંથી ઉભું થયું પેલા સ્થુલ માંથી શું ઉત્પન્ન થાય છે ગયેલા પેહલાનું સ્થુલ હોય ને બી નાખા નાખવાનું રહે નઈ પછી તો પછી દાદા વૈખરી અને સમાધિ ભાષાનો ભેદ કરો છો તમે એ કે છે આપ જે બોલો છો તે ભાષાને સમાધિ ભાષા ના કેવાય કારણ કે સ્થુર કહીએ તો વૈખરી થઈ ગઈ કેવાય સમાધિ ભાષા એટલે આ જે મારી ભાષા છે ને તમારે સમાધિ ભાષા કેવાય સમાધિ પાસે પાછા માલિક નથી કોઈ ત્યાં પે કરશે માલકી ની વાણી નથી આ કે મારી છે એવું નહીં તારી તો પોતાની વાણી છે ને ભાર પૂર્વક અત્યારે એવું છે કે જો પોતે આત્માની સ્થાપના નથી કરી શકતો એટલે સેલ્ફ એસેટ નથી કરી શકતો તો પોતે છે એવું પણ ફીલ નથી કરતો માન્યતા સાચી ખોટી હું છું એ તો બધા હોય જાહેર કરે પોતાનું હું છું એ પ્રતિથી આવું કોઈ પણ કર્મની અંદર એસર્ટ ન કરે ત્યાં સુધી નથી એટલે વડાપ્રધાન વડાપ્રધાન તરીકે જ વર્તે બીજી પોતે વર્તી શકે એટલે એમને પેલું આ અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ દરેકનું એ વિશે જરા ફોડ પાડો તમે ક્લિયર થઈ જશે પોતાનું અસ્તિત્વ એટલે જીવ માત્ર ભાન છે રાતમાં હું છું એ ભાન હોય છે આ વસ્તુત્વ ભાન થતું નથી હું કોણ છું એ ભાન જો જ્ઞાની પુરુષ કરાવે અને એ ભાન પ્રગટ થઈ ગયું પૂર્ણત્વ થઈ જાય અત્યારે એને આપણે વસ્તુ કેવી રીતે કહી શકીએ દાદા જેનાથી પૂર્ણત્વ નું ભાન થાય એને આપડે વસ્તુત્વ કેવી રીતે કહી શકીએ વસ્તુ એનો પદાર્થ થાય પેલું ચેતન ચેતન તત્વ કરવા માટે આવેલા લોકો છે કે નતા ને કે ભગવાને મારા માટે આવું નિમિત્ત છે એલું લાગે છે ભગવાનને આપણે કાઢી નાખવા જોઈએ કારણ કે ભગવાન આમાં કશું હાથ ધાલતા નથી આવી હાથ ચાલતા બધું નૈમિત્તિક છે એટલે ભગવાન ને કાઢી નાખતા આપણે ભગવાન છે એટલે કરતા પદમાં નથી કરતા હોય તો જોખમદાર ગણાય જોખમદાર ગણાય તો પછી આપડે વાંધો જ ના રહ્યો એ ભગવાન જોખમદાર થયા તો આપડે કશું વાંધો નથી જોખમદારી જેની હોય ને તેનો ગુનેગારી લાગુ થાય આમાં તો કોઈની ગુનેગારી જ નહીં નિમિત્ત ગાંધીજી એવું કેતા મને કઈક એ હેતુ માટે કઈ ભગવાન મને ધ્યાન રાખે છે એ કરેક્ટ વાત છે ભગવાન નથી આપ્યું પણ વાત એ કરેક છે કે આ દરેક જીવને હેતુ માટે જ છે શું કહ્યું કુદરત ના નિયમ ના આધારે છે આપડે જો હેતુ માટે ના હોય ને તો પછી આ જગત એવું વ્યવસ્થિત ના હોય હેતુ માટેનું તો પછી એક દાડો આખી દુનિયા મનુષ્ય પુરુષો જ હોય દરેક દેશ માં પુરુષ ની સ્ત્રીઓ નું નજીકમાં લેવલ હોય છે હે સ્ત્રી પુરુષ નું નજીક માં લેવલ કરે છે એ છે ને કામ નહીં તો બધા જ મનુષ્ય હોય પુરુષો બધી સ્ત્રીઓ હોય જ્ઞાન થી સમજાય બુદ્ધિ પહોંચી નથી આગળ બુદ્ધિ જો પછાડે જાય પોતે જ બુદ્ધિ થઈ જાય એવું છે ઊંડી ઉતર્યાવી નથી આગળ પાકિસ્તાન દરેક જગ્યા એ બધો પાક પાક જ છે નિયરલી બધો એ પાક જ કેવાય છે મનુષ્યો ને આપડે પાક કેવો જોઈએ આવી રીતે કેવું વાળા ગાંજા ના હોય પાક ની ગાંજા શું થાય ભાજપ આગે શું થાય બોલે તો આપડે રામ અરે તુલસી તુલસી સકળ પદાર થાય ભાગ્યહીન નરપાવત ને એવું બોલે શબ્દ બહુ સરસ આવી વાક્ય ભાવ શું બધી જ વસ્તુ છે સમેલી બુ કેવી છે સંસ્કાર બુ હોતી જ નથી અગર કોઈ સદગુરુ એવા હોય તેની પાસે બેસવાથી એ બુદ્ધિ સમ્યક્ક થાય છે કેવી હોય છે એટલે આ મિથ્યા મિથ્યા સુખ છે એવું જ માનનારી બુદ્ધિ હોય છે એટલે એની સ્વાદ ઇન્દ્રિય બહુ તીવ્ર છે એનો પ્રશ્ન એની સ્વાદ ઇન્દ્રિય છે ને એટલે એના ગમા બૌ તીવ્ર છે મને તારે બધા તીવ્ર તીવ્ર હોય એને આપડે પ્લસ માઇનસ કરવું આપડા હાથમાં આપણી ઓફિસ માઇનસ કરી શકીએ પોતે આરોપી વકીલ પોતે તારું ઓફિસ ખોલી છે પછી એવા જજમેન્ટ આવ્યો બધું કરીને ગયું ભાવતું હોય નઈ તો ખાતું આપે તને બઉ ના ભાવે બીજા ખાતું ભાવતું હોય ગળું આપે ના ભાવે એ પ્રકૃતિ છે આધારે આ ખોરાક છે શું આ પ્રકૃતિ જ નતાવે છે આ બધું અને પાછું પેલો કરું મેં નાચો ઇકોઇઝમ કરે છે નાચું નતા આવે છે બધી પ્રકૃતિ